ભજગોવિંદજકો જહિ ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા યલ્લભસે નિજ ક્મોપાતમ વિનોદય શંકરાચાર્યજી કહે છે ઘે મૂઠ ધનની તૃષ્ણા છોડ ગોવિંદનું ભજન કર यलभ से ज कर्मोपातम आगली पंक्ति बातों बीजी पंक्ति पर आप सीधी बात लीजिए यल्लभ से ज कर्मोपातम वित्तम तेन विनोद चित्तम तारा पोता कर्मुसारे जे सुख संपत्ति मे ोषमान आनंद में रहे तारा कर्मों अनुसारे कर्म एट्ले अतरे जे पुरुषार्थ करिए कर्म ए प्रारब्ध कर्म जे गत जन्मों में कर्मों करना हिसाब से જે મળે એમાં સંતોષમાં આપણે ત્યાં ચાર પુરુષાર્થની ચર્ચા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થ એટલે પરિશ્રમ ચાર માટે જ લોકો કરતા હોય છે ધર્મને અર્થે મહેનત કરતા હોય સાધના કરતા અર્થ એટલે પૈસાને માટે મહેનત કરતા હોય કામ એટલે બધા સંસારના બધા ભોગ ઇચ્છાઓ પૂર્તિ માટે પરિશ્રમ કરતા હોય અને ચોથો પુરુષાર્થ મોક્ષ માટે લોકો મહેનત સાધના કરતા હોય એમાં બે છે એ આપણા હાથની વાત છે અને બે આપણા હાથ વાત નથી ધર્મ અને મોક્ષ એ આપણા હાથની વાત છે આપણે જેટલું ધર્મ પાલન કરવું હોય દાન પુણ્ય કરવું હોય સત્કર્મ કરવા હોય તો એમાં કંઈ ભાગ્યમાં ગોતવા ન જવાય કરો તો થાય ન કરો તો ના થાય મોક્ષને માટે પણ જે પુરુષાર્થ કરવું હોય તો કરો સ્વતંત્ર છે પણ અર્થ પૈસો અને જે કઈ સુખ સુવિધા ભોગ વિલાસ મળે એમાં ભાગ્યની જરૂર ખરી હોય તો મળે નહીં ના મળે નહીં તો મળ્યું હોય તો જતુરી ઘણા ને કમાય ઘણું પણ પૈસો ટકે નહીં જયારે જુઓ ત્યારે ખીશું કામ એ હોય ભમરો એવો એટલે पैसो भोग एट्ल के अर्थ ने काम य भाग्य नित है धर्म मोक्ष ए पुरुषार्थनीत आप उलटू जीवे अर्थ अने काम ए पैसों भोग विलास तो ये अपने एम मैं कि पुरुषार्थ करिए तो मे पुरुषार्थ न करना मोक्ष ने धर्म भाग्य में हो तो હવે ઉલટું જીવે એને ક્યારે સુખ આવે બે વસ્તુ ઊંધી પાયો જ ખોટો માંડ્યો બિલ્ડિંગ ક્યાંથી પછી સારી રહે છતાં અર્થ અને કામ એટલે કે જે કઈ સુખ સંપત્તિ એ ભાગ્યમાં હોય એટલું જ મળે એ વાત છે પણ આખું એ જીવન આપણું છે એ કઈ કેવળ ભાગ્યનું પુતળું નથી પૂર્વે જે કર્મ કર્યા હોય એ કામ કરતા હોય જીવનમાં અને આ જન્મે જે કરીએ એ પુરુષાર્થ પણ કામ કરતો હોય છે બંને એનું છે જીવન ગોપાળાનંદ સ્વામી સારંગપુર પધારે त्याठोड़ दादल स्वामी पासा उदास चेहरा स्वामी पूछू के दरबार केम आम ढीला के स्वामी तकलीफ है अरे एम थाय अमरी घर की बात केवी के न केवी जो के कि कह्या हो પણ આવી એક ડિસન્સી પાળવી પણ પડે તો આમ સામા માણસને સારું લાગે જરા એમ લાગે કે બહુ આપણને કઈ સંભળાવીને પણ પકડશે નહીં વાંધો ની દરવાર બોલો ને સ્વામી મારે દીકરો એકવીસ વર્ષ થયો બહુ મજાની વાત ઘણી બધી આમ તમને સમસ્યા ઉકલી જાય છે રોકડી વાતો તો આપણે ત્યાં ઘણી છે મારે એકવીસ વર્ષ નો દીકરો થયો પણ સ્વામી આના કરતા દીકરો ન હોય તો સારું કેમ દરબાર એવું બોલો છે શું કરીએ સ્વામી વ્યવહારમાં કે ખેતીવાડીમાં કે કઈ પણ કામકાજમાં મદદ તો કરતો નથી પણ અવરોધ બહુ કરે છે સા મદદ ન કરે તો કઈ નહીં પણ હેરાન બહુ કરે છે શું કરે દરબાર હવે સ્વામી શું લાંબી વાત કરી પણ હવે ગાયો હોય બાંધી હોય વાછડા છોડી દીધું અને ધાવા માંડે વાછડા તો એની મમ્મી છે એટલે જાય એટલે ધાવા માંડે તો પાછું ઉભો દાંત કાઢે ને બોલે જો એ ભાઈ કોકના વાછડા ધાવે છે જોજો પણ પોતે વાળે નહીં સ્વામી અમારે દોડવું પડે મોટો છોકરો થયો એકવીસ બાવીસ વર્ષ હવે એને શું પાછો દરબાર દીકરો બહુ કઈ કહેવાય નઈ અમે બાંધીએ ખેતર માં પછી બળદ હોય આ બધું હોય તો બધું જે કઈ વાવ્યું હોય એમાં બળદ ને બધા ગાયો ભેસો છોડી દે અને પછી બૂમ પાડે કે જો ઢોરા ચરે છે વાળજો નહીતર આપા કઈ નહીં રે ઘરમાં દૂધ દોહેલા પીડ્યા હોય તો હાલતો જાય ને ખેબા મારતો જાય ને ઢોળતો જાય કે જો ભાઈ ઢોળાઈ જાય છે રસ્તા મૂકતા નહીં કે આવી અવળાય સ્વામી કેટલી ગણાવી આ તો મેં તમને નમૂના કયા મદદ કરે નહીં નુકસાન કરે ખેતીવાડી આવી રીતે ખવડાવી દઈએ ગાયોને પેશોને વાછડાઓને ધવડાવી દે વસ્તુઓને ઢોળી નાખે તોડી નાખે તો કોને કહેવા જાવ સ્વામી તો ત્રિકાળ જ્ઞાની છે ગોપાળાનંદ સ્વામી નો મહિમા તો કઈક કયો જાય એવો નથી જેમ આપણે દીવો જલતો નજરે જોઈએ એમ અનંતિ બ્રહ્માંડના જીવને એ પોતે સાક્ષાત દેખે છે એવા સમર્થ હવે એને શું આવે તો છતાંય જોયું એવા સમર્થ પુરુષો અહિયાં હોય સહજાનંદ સ્વામીને હાથ જોડે છે અને સામાન્ય જીવ હોય એનું અપમાન કરે ઘણા એવા હતા એ વખતે ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હોય તો શું કે ખબર છે ગોપાળિયું જ્ઞાન પીરશે એટલે તે દિય એવા હોય તો આજે ન હોય એટલે આવા હોય જમાને જમાને હોય એના માટે સ્પેશિયલ અવતર્યા હોય છે એટલે ગોપાળાનંદ સ્વામી કે દરબાર તમને સત્સંગ થયો ને એ તો થોડાક વર્ષો થયા વાતે એ સાચી પછી તમે સત્સંગમાં આવ્યા આ બધો જોબ થયો તમે નિયમ ધર્મ પાળતા થયા શિક્ષાપદ્રી પ્રમાણે વર્તતા થયા આપણા સત્સંગના નિયમો પાળીને શુદ્ધ નીતિમય જીવન જીવતા થયા પણ એ પહેલા તો તમે કેવા હતા એ બધું જાણો છો તો તમે એના બધા ફળ ભોગવો છો પણ સ્વામી કઈ આવ્યા હોય અમારે ચોખ્ખું કેવું પડશે દરબાર ક્યો તો સમજાય સ્વામી સ્વામી કે દરબાર તમે યાદ કરો પર તમારે ત્યાં એક માણસ કામ કરતો ખેતીમાં તમે રાખ્યો એને કામ કરાવી કરાવીને તમે તોડાવી નાખ્યો પણ તમે એક પૈસો એને પગાર પેઠે આપ્યો નથી પેલા દરબારો લોકો વેસ્ટ કરાવતા બિચારે બહુ મહેનત તમે કરાવી અને એ પૈસો એને આપ્યો નથી ચૂસો છે એને યાદ છે હા સ્વામી યાદ છે બસ એ આજે છોકરો થઈને આવ્યો છે હવે વર્ષો પહેલાનું જે નામઠામ સહિત સ્વામીએ બધું કહી દીધું પછી દરબાર શું એમાં સંશય એ વાત તો સાચી છે બસ એ છે ને એ આજે આવ્યો છે અને આ તમારો દીકરો થઈને તમારું લેણું બધું પૂરું કરે છે જે સ્વામી આ ક્યારે પૂરું થાય દરવાર એનું જયારે બરાબર ચૂકતે થઈ જશે એટલે પટ દઈ મરી જાય છે આ દયા કરો ને ક્યારે પૂરું થાય બહુ જાજુ નથી બે વર્ષ છે હવે બે વર્ષમાં એનું લેણું પૂરું કરશે નુકસાન કરે એ કરવા દો જેટલું વહેલું એટલું વહેલું કારણ કે તમે એનું જે લઈ લીધું છે મહેનત કરાવી કરાવી એટલું પગાર પેટે બધું વસૂલ કરશે પછી એનો દેહ પડશે એટલે બે વર્ષમાં પૂરું થઈ જશે ત્યાં સુધી હવે મૂંગે મોઢે સહન કરો જો એ કર્મો એને આ જન્મમાં જ કર્યા હતા પણ એવા તીવ્ર થયા તો છોકરો થઈને આવ્યો એ કર્મ ભોગવવાના આવ્યા કે નહીં બસ ત્યારે આવી રીતે આપણે જે કર્મ કરીએ છીએ એનું એક પ્રારબ્ધ બંધાય છે આપણે ભોગવવાનું આવે છે પછી એને ગમે એટલી ફિલોસોફી ના પાડીએ કે ના પાડીએ કે હા પાડીએ જે છે એ છે એટલે પણ એક વસ્તુ બીજી જુઓ એ એના કર્મોનો હિસાબ પેટે આવ્યો છે અને લેણ પૂરી થઈ જશે એટલે મરી જશે બરાબર છે એટલે એકવીસ વત્તા બે એટલે બાવીસ ત્રેવીસ વર્ષ થયા ત્રેવીસ વર્ષમાં એમને છેલ્લા વર્ષોમાં ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સત્સંગ શ્રીજી મહારાજની બધે આ પણ થયો તો અહીંયા નવું કર્મ થયું એટલે હવે એ કર્મ એના મર્યા પછી આ જે સત્સંગનો જોગ થયો એને ફળશે પેલા જે કર્યું તે આજે આવી રીતે આવ્યો હવે જે કર્યું એનું પ્રારબ્ધ થઈ ગયું એ સંસ્કાર બંધાઈ એને થોડી સેવા કરી હશે વાતો સાંભળી હશે સંતોની સેવા કરી હશે બે પાંચ નામ જેકા હશે ભગવાનનો આશ્રય કંઠી બાંધીને કર્યો હશે એ બધો હવે સંસ્કાર પડ્યો ને કર્મો થયા હવે એના પછીના જન્મમાં એને એ સંસ્કારો કામ આપશે એટલે બંને વસ્તુ દેખાડ કર્મ આપણે પૂર્વે કર્યા હોય એ ભોગવીએ પણ છીએ અને નવા કર્મ બાંધીએ પણ છીએ ભાગ્યમાં જે હતું એના નવા કર્મોમાં એને જ્યાં ટચ ન થાય ત્યાં વિરોધ નથી કરતો નુકસાની જે રાઠોડ રાઠોડ દાદર પેલો છોકરો જે નુકસાની કરે છે તો એ ભાગ્યનું ક્ષેત્ર છે એ છોકરો એ કર્યા રાખે છે પણ સત્સંગ કરવો હોય સેવા કરવી હોય કે સાધુઓની પાસે બેસવું હોય તો એમાં પેલું એનું કર્મ એને અવરોધ નથી કરતું કારણ કે એ એની બાઉન્ડરીમાં નથી આવતું એના હિસાબ કિતાબમાં નથી આવતું એના ક્ષેત્રથી બારું છે એટલે એમાં કોઈ ભાગ્ય નડે નહીં તમને કરવા જાય પણ ભાગ્યના ક્ષેત્રમાં જે આવે કર્મો એમાં ભાગ્ય તમને સારું કે નબળું એ એમાં અસર કરે અને એના ક્ષેત્રનું બહારનું હોય એમાં એ નડે નહીં તો એટલે આપણે નવું પણ કરી શકીએ ને તમને કોઈ એક બોક્ષ આપે એ બોક્ષમાં શું છે એ તો પ્રેઝન્ટ આપી છે શું છે એ તો તમને ખબર નથી ખબર ક્યારે પડે કહોજી ખોયલા વગર ખબર પડવાની નથી ખોલવું એ જ પુરુષાર્થ છે आप जीवन ये है।, ये है, ये है ये एक बंडल एक बॉक्स है भगवान अपने भेट आपटे आयु अब पार्सल पोचाड़िए हमें ये पार्सल जो आप खोलीए नहीं तो खबर पड़े यहां शू ए पुरुषार्थनी प्राधान्यता है पुरुषार्थ करिए बंडल में जी हे निकल से એના ક્ષેત્રમાં જે આવતું હોય છે ત્યાં સારો નરસો પ્રભાવ પાડશે એના ક્ષેત્રમાં નહીં આવે તો એ કાંઈ તમને અટશે નહીં તમે જે કરતા હશો એમ તમને છૂટથી કરવા દેશે એમાં જરાય અવરોધ નહીં કરે એટલે પુરુષાર્થ પ્રથમ છે પછી પુરુષાર્થ ફળે પણ ખરો ન પણ ફળે એ આપણને ખબર નથી કે આના ઉપર ક્યાં અસર ભાગ્ય કરે છે આપણે એટલું જ જાણીએ છીએ આપણે પુરુષાર્થ કરી જાણીએ એટલી જ આપણી હેસિયત કેટલો થાય એ પાછો આપણા હાથની વાત નથી કરી થાય એટલો કરી શક્ય વાત શું થાય પછી કઈ ખબર પડતી નથી એટલે પુરુષાર્થ અવળો પણ પડે અને સવળો પણ પડે એ બધું પુરુષાર્થ કર્યા પછી ખબર પડે બહુ સરસ મજાની વાત કાપે ઉંદર કરંડીયો મદારીનો કરંડીયો સાપ બેઠો હોય ટોપલો ઢાંક્યો હોય રોટલા ટુકડા આવ્યા હોય સુગંધ ગંધ રહી ગઈ હોય ઉંદર રાતે ફરતો ફરતો આવ્યો એને થઈ ગયું આમાં કઈક છે તું ખાઈ લો હવે ઉંદર કરંડિયાને કાપવા માંડ્યો કે અંદર જઈનું લાડવો ખાઈ લઉં કાપે ઉંદર કરંડિયો અને સાપ ઉંદર ખાય આમ જુઓ ઉદ્યોગે અવળું પડે ને ધારું ધણી નું હવે એ તો વિચારો મહેનત કરી રોટલો ખાવા ગયો હતો એમાં ઓયલો ઓયલો સાવ નવરો ધૂપ બેઠો તો એને ઘરે બેઠા ખો આવ્યું બોલ્યો તો આમાં કઈ ઠેકાણું રે છે ભાઈ ઓયલો નિરાય સૂતો હતો એને ખોળામાં એમ રોટલો પીડ્યો જિંદગી બહુ રહસ્યમય છે પણ એટલું જ ધ્યાન રાખવાનું કે પુરુષાર્થ કરવાનો પણ નીતિમય ધર્મમય હકથી લેવાનું પ્રામાણિકપણે પુરુષાર્થ કરવાનો એટલે ભાગ્ય હશે એમાંથી જે સારું નબળું છે એ ઘણું સારું થશે અને પછી મહેનત કરીને પછી છોડી દેવાનું હશે ભાગ્યમાં નહીં હોય દાવાજીઓને અને ભગવાનના આશ્રિત છીએ આપણે તો આપણે એમ માનો કે હરિ ઈચ્છા ભાગ્યમાં હશે તો થશે નહીં હોય નહીં એ એક ખોખલી આશ્વાસન માની શકાય પણ આ સબીજમાં ભગવાનનો આશ્રય છે માનીએ ભગવાનની ઈચ્છા ભક્તિ થઈ જાય દુઃખ કે સુખ ભોગવવાનું તો આવ્યું પણ હશે મારા પ્રભુની ઈચ્છા જો એ ભક્તિ થઈ ગઈ તો કરવા જેવું તો એ જ ને હવે ભાગ્યમાં છે કે નહીં એ જવા દે ને બસ મારા ભગવાનની ઈચ્છા તો ભગવાન એમ નોંધ માની સારું મને યાદ તો કર્યો તો એ એક નવું પાછું બંધાયું તો ખરું એટલે હંમેશા ભગવાનની ઈચ્છા માની અને સંતુષ્ટ રહેવા અને એમાં બહુ ન શ્રદ્ધા આવતી કશે ભાગમાં નહીં હોય એમ સંતુષ્ટ રહ્યો પણ પોતાના કર્મ અનુસારે જે મળે એમાં સંતોષ માન સંતોષ મોટી વાત છે સંતોષ જેવું કોઈ સુખ નહીં રે નહીતર પછી ઓળું ઉંદર કરંડીઓ કાપવા જાય એવું થાય વાત તો સાચી છે સંતોષ તમે જો તમને સરસ મજાનું જમવાનું આપ્યું હોય રોટલી દાળ વાત ચા ભજીયા ચિકન પુરી જલેબી સાટા જેટલું ગણી શકે એટલું આપ્યું હોય હવે તમને ઓલી કાચરી જ જોઈતી હોય કોઠિનબાની અને એ ન આવે તો તમને શું થાય મજા નથી આવતી હવે એમાં વાક કોનો આપણો પોતાનો ને હવે ત્યાં જ ધ્યાન રાખ્યું આ બધું પીરશું પણ કોઠીમાં કાચરી છે આને કોણ સુખી કરી શકે અને રોટલો મરચું છાસ હોય તો કેમ છે જમસા છે તો એને કોણ દુઃખી કરી શકે જુનાગઢ માં આટો મારી તો રાજા માંડલિક પાસે કઈ કમી હતી છતાંય દુઃખી હતો નરસિંહ મહેતા પા હતું છતાંય સુખી હતો બે એક જ નગરમાં રહેતા પેલા ને સંતોષ ન હતો અને સંતોષ હતો બસ મારા ભગવાન જે આખું છે બસ છે એક નગર રાજા કમી તો હોય ને અને કમી હોય તો સુખની સંતોષ એને એક હજામત કરવા રોજ સવારે બાલધાડી કરવા એક હજામ આવે દૂર જ રીએ નાનકડું મકાન બે ચાર બાળકો ને પત્ની પોતે કામ એટલું જ રાજાની ત્યાં આવે સવારમાં આવી જાય બાલધાડી કરે પગચમી કરી જાય તેલ માલિશ કરી જાય ને દા મસાજ ને બધું કરીને રાજાનો મુજરો કરે એટલે રાજા એને એક રૂપિયો આપે એ જમાને પેલો લઈને જાય પણ પેલો આવે ત્યારે આમ તમને લાગે કે જાણે આમ આનંદની લહેરખી આવતી એવો હસતો કૂદતો હળવો ફૂલ જો આપણે કોઈ ટાયરમાં હવા ભરી હોય ફૂટબોલમાં દડો ઉછો ને એવો હળવો ફૂલ થઈને આવે અને આ નગરનો રાજા છે છતાંય ભારે ખમ કોઈ સુખ નહીં કોઈ સંતોષ કોઈ આનંદ કઈ એવું નહીં અને પેલો આમ બાલમાં હાથ મજ મજ આવે એ થપ થપ આવે રાજાને બધું સારું લાગે પણ રાજાને સતત થયા કરે આને હું રૂપિયો દઉં છું ત્યારે ખાવા પેળો થાય છે અને છતાંય એટલો બધો સુખી કાંઈ નથી અને કેવો સુખી મળવાય આવે તોય આનંદમાં જાય તોય આનંદમાન ઘરે જાય તો છોકરાને બૈરા કિલકલાટ કરતા હો અને રાત પડે અને ભાઈ ભજનો ઉપાડે તો રાજા પોતાના મેલમાં સૂતો સૂતો પેલાના રાતના ભજનો સાંભળે આખો પરિવાર આ રૂપિયો આપે એમાંથી સીધું સામાન લાવે અને સીધું સામાન પરિવાર આખો દિવસ જમે લેર કરે સાંજ પડે રૂપિયો વપરાઈ જાય અને નિરાય ભેળા થઈને ભજન કરે હરી ભજન હેવી સુખની તડાકા મસ્તી મેં રહે સાધુ મસ્તી માં રહેવાનું કોઈ પણ માગવાનું નહીં એ મસ્તી મેં રહેના સાધુ પેલો વાળન જાય છો માગી નહી ખા ના અને કોઈ આપી જાય તો હજી ટુકડે મેં ટુકડા ભાઈ દેના મેરે લાલ લાલ મેરે દિલ મેં સંતો લાગે વૈ રાગી રમા જોયું મેં તો જા હો શીલવંત સાધુ નહી વારે વારે બંદીએ પાન ભાઈ એ જેના બદલે વ્રતમા ચિતની વૃત્તિ જેની સદાય નીર મળીને મહારાજ થયા છે નરવા સાધુ નહીવો એક તારા ઉપર ભજનો ગાયો પેલો રાજા છે ને એ આમ સાંભળી નાખી ઓહો આના સુખ શું કેવું અને મારા દુઃખને શું કેવું આની પાસે કઈ નહીં અને આનંદ આનંદ ને આનંદ અને હું કોઈ દિવસ સુખમાં નહીં પછી તો એને થઈ ગયું કે આનું શું કરવું કારભારી વાત કરી દિવાનજી તજી મહારાજ મારી પાસે કઈ કમી છે તો જ્ઞા તો મને કોઈ જાતનું સુખ નહીં અને પેલો જો અજા એક રૂપિયો હું આપું ત્યારે આખું ઘર ખાવા ભેળું થાય અને શું પણ દિવસ અને રાત આનંદ આનંદ આનંદ માણો હરિભજન કરે હું તો ભજન સાંભળું તોય મને એમ થઈ જાય આ હા હા મને ભગવાને વાળન કેમ ન કર્યું તે આનું કારણ શું એ મને તમને કહો ને કારભારી બહુ હશે કે મહારાજ માફ કર્યો મૂળ વાત એવી છે નવાણું નો ધક્કો નથી લાગ્યો એને એ એ છે એને જે લાગશે ને તેથી આ બધું બંધ થઈ જાય પણ એ શું એ હું બતાવીશ તમને અને ભાઈ એને અજમાયું જોજો આ નવાણું નો ધો બધાને લાગે છે બહુ મજાની વાત છે દિવાનજી એ કારભારીએ શું કર્યું એ ને ત્યારે ચલણની શિકા ને નવ્વાણું રૂપિયા એ કોથળીમાં ભર્યા બાંધ્યા અને વહેલી સવારે પેલા હજામના બારણા આગળ કોથળી મૂકી દીધી નવાણું રૂપિયા હવે જોજો કેવો ધક્કો લાગે છે પેલો વાળન સવારે ઉઠ્યો અને ભટકાઈ કોથળી જોયું અરે આ શું જ્યાં ખોલ્યું રૂપિયા ગયા નવાણું ખુશ થઈ ગયો ખુદા ને દયા છપર કે દયા રૂપિયો તો કોને કડવો લાગે જૈન ઘરમાં મૂકી દીધા અને ભાઈ મોજમાં મસ્તીમાં જે આવતો હતો એનાથી વધારે વાવાઝોડા જેવી મસ્તી સાથે આવ્યો રૂપિયા એક સાથે મળી જાય તમારે શેર બજારમાં મોટું આમ લદ્દો મળી જાય પછી તમારે બે ત્રણ શર્ટ બટન તૂટી જાય એવો ખુશ થતો થતો આવ્યો અને પેલા રાજા થઈ ગયું કે આ તો વધારે મસ્તીમાં આવી ગઈ એને કઈ ખબર નહીં દિવાનજી જોઈ રાખ એક રૂપિયો આપ્યો ખુશ થઈને ઘરે ગયો પણ એ જ્યાં ઘરે પહોંચ્યો નવાનું દેખા કે મારા નવાણું છે નવાણું સારો આંકડો ન કહેવાય શો હોવા જોઈએ એટલે પેલો આપ્યો તો ને કોથળી નાખ્યું કેટલા થયા ખાવું શું એક રૂપિયો આપતા હતા તેમાંથી ખાતા હતા એટલે ઘરવાળા કે જાઓ જાઓ જાઓ દૂધ લઈ આવો સીધું સામાન લઈ આવો કઈ રોટલા શાક જે કઈ લઈ આવો નહી આજે કઈ નહીં અરે ભૂખ્યા ભૂખ્યું રહેવું પડે તો ક્યારેક કેમ ગરીબ લોકો નથી રહેતા અને આ તન નથી ખબર નવાણું છે તેમાં શો કરવા પડે પણ એને ભેળા ભેળાની તન ખબર પડે અમેથી કાલે સવારે છોકરા મોટા થઈ જાય એના વીરાવ બરાવા પરણાવવા એ છોકરા ચટિયું વગેરે રખડે સારું લાગે કે ઘરમાં હોય તો વેવીશાળ થાય નજર ઘણા નથી ચાલી વારના વાડા જેવા રખડતા પૈસો હોય તો થાય બધું અરે પણ આ તમને શું થઈ ગયું શું થઈ ગયું કાંઈ નહીં રૂપિયો છે જે ભગવાને દીધો તો બસ ભાઈટ ખુલી ગયું છે આખો જે ભૂખ્યા તો કકડાટ થાય જ ને ભાઈ બીજે દિવસે આવ્યો ફફેર પડી ગયો ભૂખ તો ભાઈ મોડાન વેલું જ કરી નાખે રાજાને થયું કે આજે કઈક મસ્તી ઓછી થઈ ગયો રૂપિયું આપો ગયો ઈચ્છા તો થઈ શુભ વસ્તુ એકસો ને થાય પણ હવે જો આજે મૂકી દઈશ તો મારે કઈ ભૂખ ખગી તો થોડી થાય અને આ છોકરા એટલે આ વાલો આજે વાપરે એક દી વાપરે એક દી એમાં નાખે ફરજિયાત ધારણા પાણા શરૂ કર્યા ફરજ જ પછી ચાલુ દિવસ જમવામાં એમાં કાપકૂપ આવી સવાર થાય રૂપિયો આવે છોકરાને ભેડા કરે ચાલો જેને સવારમાં શિરામણી કરવી હોય એટલે નાસ્તો સવારનો એને ન કરવી હોય જેને શ્રીરામણી એને હું પચીસ પચીસ પૈસા આપીશ છોકરાને પચીસ પૈસા તો બહુ કહેવાય ચાર છોકરા ચારેને પચીસ પચીસ પૈસા આપે છોકરા પૈસા મળ્યા એટલે અવારનો નાસ્તો છોડવી બપોરે જમાડે શાંત થાય એટલે ચાલો જેને જમવું હોય પચીસ પૈસા પાછા આપે આમ રૂપિયો ફેરવે સવારે આપે સાંજે લઈ લે એકટાણું કાપી નાખ્યું બોલો એના આઈડિયા ની વાત મૂકી દો લોભિયાઓની બચાવવા જ મળ્યો ગમે તેમ કરી એમસો ને ને પહોંચાડી દીધું છોકરા બિચારા બટન લહરી જાય કે આ હા લંઘાઈ ગયો રાતના ભજન થઈ ગયા બંધ કકડાટ થાય બાર વાગ્યા સુધી બે માણા બધો બચતા એવા લડે તું આવો છો કે તમે આવો છો ને હોય તઈ કે તું મારીને તમે મારા તું મારીને તમે મારા તું તમે નીકળ જાય મારા મારી રીયા પછી હવે તો ઝઘડો થઈ ગયો રોજ તે રાજા ખુશ થઈ ગયો એને કારભારે ને કીધું કારભારે તમે શું કર્યું કઈ નહીં મારા થઈ ગયો ને તમારે છે ને હવે કઈ ભજન ભજન ગાય છે અરે કાંઈ બાજતા એટલે ભજન ગાતા હવે આનંદ આવે છે નારે છોકરાઓ છે ડોળા કાઢીને સામે જોઈ રાખતો હોય રાત્રે ઝઘડા સિવાય કઈ નથી જિંદગીમાં મજા આવી ગઈ બસ મહારાજ આ નવાણું નો ધક્કો છે નવાણું સિમ્બોલ છે પણ માણસ પૈસો ઘટતો નથી પણ આંકડો ઘટે છે હવે આ થોડોક વધી જાય ને થોડોક વધી જાય એ વધી જાય પછી વ્યાજ મળે ગણવા વ્યાજ હોય વ્યાજ નહીં મૂકે પછી એનું વ્યાજ ગુણે એમાં નવરો જ થાય અને એની ગણતરી હોય પછી તમે જોવો છો ને લોભીની ગણતરી એક જણા એના કે મારી પાસે એક કિલો મધ છે દસ વર્ષથી છે બોલું કે દસ વર્ષથી મધ છે એવું ને હું હાજી ચાખવા દેજી લે ચાખીએ તો ક્યાંથી રહી દસ વર્ષ ચાખીએ તો દસ વર્ષ કેમ ચાલે જો રાખી જ મૂકવાનું ને શોકેશ માં એના હિસાબ કિતાબ જુદા હોય એક મહાત્માજી એક જાણ ઘરે આવ્યા તો એટલો બધો દુઃખી એટલે મહાત્માજી કે અમે તારે ઘરે આવ્યા તને આનંદ કેમ નથી એ મહારાજ તમને શું અમારે અમારા ઘરની વાતો કે પણ કોને બીજું શું હવે રોટલો તો ખાધો છે કાંઈક સુખ દુઃખમાં ભાગ પડાવી થાય તો વાતચીતથી આમ તો નહીં મહારાજ એવું છે ને મારા ધંધામાં પાંચ લાખની ખોટ ગઈ છે એ જમાને પાંચ લાખ એટલે આજના પચાસ લાખ એટલે બિચાર મહાત્માને તેથી બહુ થાય ને પાંચ લાખની ધંધામાં ખોટ ગઈ મહાત્માને અરર થઈ ગયું પાંચ લાખની ખોટ જાય તો બહુ દુઃખ થાય સ્વાભાવિક છે ત્યાં એની પત્ની રસોડામાંથી આવી પેલા ઘરઘડ્યું એ બાપજી એનું કશું માનતા નહીં એનો સ્વભાવ જેવો છે મને આજે ખબર હોતો અને પરણત જ નહીં અરે બેનિ શાંતિ શું રાખે પાંચ લાખ નો ફાયદો થયો છે છતાં ઈ કે છે ખોટ ગઈ છે હવે તું બેસ તને શું ખબર પડે અરે મને નો ખબર પડે તમને ખબર પડે મહાત્મા જે જોડી લઈ લીધો આ ભાઈ બાજવા મળે તો આપડો નીકળી જાય કે રૂપિયા ને એના આપણે લેવા દેવા વગર ના કૂટી નાખે અને કાલે કોર્ટમાં આપણે ભેગા કરે હાલો સાક્ષી હતા આ મહાત્મા શિક્ષા પત્રો કોઈનું જામીન નહોતા મહાત્માજી ઉભા થઈને હાલવાની જ્યા પેલા બેન કે મહાત્માજી આંબળો ખરા હું તમને સાચું કઉ છું આને ફાયદો થયો છે આને તમે સુધારો કઈ નહીં તો દુઃખી થઈથી મળી જશે બેસો મહેરબાની કરીને બેસો બેસા બોલો બેસો એનું સાંભળતા ને મારું સાંભળો એને વાત કરી મહાત્માજી મૂળ એવી છે એમણે જે ધંધો ચાલે છે એ ધંધામાં એને નક્કી કર્યું હતું કે આ વર્ષે મારે આ ધંધામાં દસ લાખ મળે એ દસ લાખ ને બદલે એને પાંચ લાખ મળ્યા એટલે એ લાખ ની ખોટ માને છે હવે આનો ઇલાજ કરો તો અને આવા નમૂના હોય છે નથી હોતા ગવર્મેન્ટે બે લાખ નો ટેક્સ નાખ્યો કે બે લાખ તમે સરકાર ને આપી દો વીસ લાખ તમારો તે ઓલે ને એટેક ગયો બે લાખ અને એમાં મરી ગયો એટલે બે લાખ દઈ ગયા વીસ લાખ તો છે પણ એ આ જે ને અસંતોષ છે એને નથી દેખાતું અને દાંત કેટલા હોય બત્રીસ ક્યારે આપણને કોઈ મહેસૂસ થાય છે બત્રીસ દાંત છે એ છે એમ ચાલે જ રાખે છે ને જીભ કોઈ એવી કેર લે છે કઈ નહીં આપણે કઈ કેર લઈએ છીએ યાદ કરીએ છીએ રોજ ગણીએ છીએ હવાર ઉઠીને રીસમજો ને એક બે ત્યાં રાખે પણ એમાંથી તમે જો ફરી ફરી ત્યાં જ જાય એટલે આ એકત્રીસ ઉભા છે તેને આજુબાજુ આંટા મારીને પણ નહીં વારે વારે ઓલા ખાડામાં જ જાય જે છે એને માણસ કોઈ દીસ માણતો નથી બઉ સરસ મજાની એક પંક્તિ છે બે પંક્તિ છે શોધતા શોધતા સાંજ પડી અને જંખતા જંખતા જાય આંખી જાય આવી જાય ને શોધતા શોધતા સાંજ પડી ને જંખતા જંખતા જાય મળ્યું તેને માણ્યું નહીં ને ખોયા તણો ખચકાટ અરે જીવ તું અંતર અજવાળ જીવતું અંતર ને અજવા જે છે એને માણ પણ લોભિયા અસંતોષી एनी पासे जे है ये आनंद लाइ सकता आखि जिंदगी काढ़ी नागे एट्ले क्यू आने बीजे रीते भजन करव हो तो सतोष था असतोष हे कोई भजन नहीं कर सकता आतोष नो सीधो अर्थ शू है अलम बुद्धि संस्कृत में अलम बुद्धि एट्ले बहु थी બઉ થઈ ગયું ઓહો બહુ થઈ ગયું ભજન થાય નહીં ભજન ના થાય ના થાય પાછી પ્રાર્થના થાય હજી દેજો હજી દેજો હજી દેજો ઠાકોરજી કેટલું દેવું તને ધરોવજ નથી નહિ ઘણા લોકો ભજીયા ખાય ભજીયા ખાય એટલા બધા આંગળી નાખીને ભજીયું નીકળે બોલું એને કેમ પહોચવું જેને ભૂખ કરતા આગળ વધી જાય આડો પડી ગયો યુપીમાં જે ભૈયા છે ને અત્યારના લેવાના જે બોલા હું આપડે મથુરા ચોબા ને બધા હા જમતા જમતા જયા પ્રાણ તેના આપણા કુળ માં વખાણ લે ખાતા ખાતા મરી જાય એના કુળ માં વખાણ થાય વારે વાર લગ્ન પ્રસંગમાં વૈતરા જે છે તરત એની ભાઈ છે દોડીને આવીને કીધું ભાઈ હવે છે આલો ગોળી ખાઈ લ્યો તરત સારું છે ગોળી ની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ હજી એને લાડવો ખાવો છે આ સુખી થાય આ એ જ એટલે આપણે આવું સંપત્તિ માં છે જરા કે ગેપ મળે ને તો હજી બે પૈસા કમાઈ લો હજી બે પૈસા લઈ લો એને કોઈ દિવસ સુખ નથી અલમ બુદ્ધિ બસ જે છે બઉ બઉું ઘણું છે એનાથી ભજન થાય એનાથી સુખ બસ પણ વિચારે તો જ મેં તમને પેલા એક વાણિયા વાત કરી હતી વેપારી કે સાત પેઢીનું ગણીને એને રાખ્યું આઠમી પેઢીનું શું પણ મજાની વાત તો મેં ત્યાંથી અધૂરી રાખી હતી આ માટે જ પ્રી પ્લાન હતો અહીંયા મૂકવી છે બહુ મજાની વાત છે પછી એની પત્ની બહુ બહુ ડાય શાણી ઘરમાં બે પાત્રો છે એમાં એક જરાક કોયલું હોય એક ડાયું હોય એક ડાયું હોય ઘણી એક ઉલટું ખોપડું પત્ની બહુ ડાય એને બિચારાની ચિંતા થાય કે આને કેમ મારે સમજાવવા કે સાત પેઢીનું છે ને આઠમી ચિંતા કરે કે સાત પેઢીનું આઠમી પેડી નું શું પણ ભાઈએ છે ને બઉ મજાની સાંજ પડવાની વારતી આરતી ટાણું થવાનું હતું એટલે આવો બારસ નો દિવસ હોય ને એટલે એકાદશી રાત જેવું કહે છે બસ આજના જે દિવસ છે એવું કે એક થાળીમાં સીધું બ્રાહ્મણ જમાડવા માટે લોટ આ દાળ શાક આ તે ઘી બધું ભરી અને રૂમાલ ધાકી અને પતિદેવ ગમ ગયા હોય દેવ જ છે પતિદેવને કહ્યું જો દુર્ગાશંકર મહારાજ છે ને ચોરાની પૂજા કરે હા આજનો પર્વનો દાડો છે અને કાલનું બારસ નું એવા બ્રાહ્મણ ને જમાડીએ ને તો તમારી મનોકામના પૂરી થાય તમારે આઠમી પેઢી ચિંતા છે ને તો આશીર્વાદ મળી જાય મને દેતા આવડે છે પણ આ તો તમારે હાથે આપો તો તમને આશીર્વાદ મળી જાય ને તો તમને આઠમી પેઢી ચિંતા મટી જાય હે એવો પર્વ દિવસ છે સ્વસ્તી તમારું કામ થઈ જાય બ્રાહ્મણો શું ના કરે ખુશ થઈ ગયો વેપારી તો બરાબર ને ધોતી બધી કસકસાઈ મજે લાય લાય તો મારું કામ થઈ જાય એ સીધાની થાળી ઉપાડી સીધું સારું આપવું નહીં બેનો ક્યારેક ક્યારેક પ્રસંગ હોય સીધું લઈને પડે બેનો હાલ્યા જતા હોય મંગળિયા ગીત ગાતા જતા હોય હાથમાં બધા સીધા રહી ગયા હોય પણ સીધું હોય આમ જોવા ને તો બહુ વાંકું હોય અવડીક વાટકી હોય ભેચના ડોળા ની જરીક તેલ તગમગે જરીક તેલ એટલોક લોટ મૂક્યો હોય કુતરું હુંગીન બીઓ જાય એવા બે રીંગણા મૂક્યા હોય અને ગોળ મુક્યો પણ વર્ણન ન થાય નો વર્ણન પાછા મંગળયા આગાત ગાયો રામે આંગળો તો ખરાબ સદી સીતાને વરિયામદાસ ક્યાંથી ગોતી ને લાવો છો આ પણ આ તો શેઠાણી બહુ સારો ભાવ થી સીધો આપ્યું હતું આ તો વચમાં કહી દેવાય ને એટલે સારું હારું દેવું ઠાકુરજી ની અમ તમે મને હું આ તો એક ખાલી કહું આજુબાજુ અમે ક્યારે નીકળીએ કેવા મજાના સફરજન કેવા મજાના જામફળ કે મંદિર માં છે અવડા દાડે અવડું અવડું જામફળ એમાં અડધા તો ચાંદી હોય ને અર્ધામાંડ માંડ સારું હોય તો હું ઘીર તરીથી છૂકવું આપણને આવું શું કામ દેતા અને ઘરે લઈ જાય ટના બીજ બજાર માંથી સારામાં સારા રેકડી માંથી આગાવાગા તારવી ને સરસ મજાના ઘરે લઈ જાય અને પાછા કે હે ભગવાન આમાં હું અભિર્યા ભર્યા જો તમે જોયું અમારું ખોટું હોય તો તમે કેજો અમે તો જોયા રાખજે ને અમારે એ જ ભાગી માં આવેલો એકાદશી જતા કઈક ફ્રૂટ ખાઈ માટે બેઠા હોય આવે તો એના માલા માલ ગોતી હોય ઠાકોરજી ને કઈક સારું દો સારું ઠાકોરજી ને જોયો અમે સારું પામીએ અચ્છા ભાઈ સારું દેનારા ઘણા છે પણ આ તો એમ કે ઠાકોરજી અમારે કઈ ખાવું છે ખાવાની કઈ ખોટ છે એવું થોડું છે ના પાડી એટલું આવતું હોય પણ આમ કે ઠાકોરજીને સારું મોટા આડ વાત છે પણ છતાંય વાત કરી દઉં સરસ મજાના કરોડોના મુગટ ને ઘરેણા નાંદ બધું ધરાવે છે ને આપણને એમ થાય કે આટલું બધું મંદિર એમ સુખાવ વાત સાચી બીજી બાજુ એમ થાય દુનિયામાં નક્કતા લોકો ફિલ્મ એક્ટ્રેસ બધા કરોડો ની જ્વેલરી પેરી કોટી બ્રહ્માંડ નો શણગાર્ટ્રેસ ના બંગલા જો એક્ટર ના બંગલા જોવા માટે લોકો જતા હોય ખાસ તો આપણા બાપ ના એવા ભવ્ય મહેલો જેવા મંદિરો હોય કે ત્યાં લોકો આવીને ચક્રી ખાઈ પડી જાય કે વાહ પ્રભુ દરબાર તો જુઓ એટલે એક બાજુ હોવ જોઈએ કેમ નો હોવો જોઈએ હોય છતાં વિવેક પણ છે કે ઠાકોરજી ચરણે આવતું હોય એમાંથી ગરીબો સેવા થાય ગાયો સેવા થાય સંસ્કૃતિ રક્ષણ થાય એ બધું થાય ભોગવિલાસ નહીં પણ એક બેઠો છે રાધાધિરાધા હરિકૃષ્ણ મહારાજ હોય ગોપીનાથજી મહારાજ બિરાજતા હોય જોઈને એમ તો થાય ને કે વાહ તમે દર્શનાર્થીઓ ને અહીંયા હીરાન અહીંયા હીરાન અહીંયા હીરાન અહીંયા હીરાન અહીંયા તો પછી આવું એમનું ગોરવું કર્યું આપણે હંમેશા ભગવાન ને દુઃખ માં જ ભાગ પડાવવા જાય સુખમાં કોઈ બી ભાગ નથી પડાવવા જાય તમે કોઈ એવી પ્રાર્થના તમે જોયું તપાસો ક્યારે એમ ભગવાન ની પાસે આવીને કીધું એ મારા સુખ બઉ છલકાય છે માગજો કઈ જોતું હોય એક પણ બોલો કોઈ બોલ્યું હોય કે અને દુઃખ આવે એ ભગવાન જરાક કઈક મદદ કરો આવે તો મારો ડેઢો ભાંગી ગયો પણ પાંચ પૈસા વધી જાય મળે સંસ્કૃતિ આવે સંપત્તિ છલકાવે ત્યારે ક્યારે એમ થાય છે એ વાલા બહુ જુદું છું મારે શું જોય વાપરવાનું કેજે તે જામનગર સોની બે પૈસા વધારે કમાઈ ગયો એને નાળ્યું તૂટકે એવો ભાવિક ભક્ત તે ઘનશ્યામ મહારાજ પાસે આવીને કે પ્રભુ બહુ સારું કમાડો છો કઈ જોતું જ કેજો માગજો પછી કેતા નહીં હોય મા કીધું નહી આવી પ્રાર્થના કરે બીજી કોઈ પ્રાર્થના જોતું ભાવે નહીં માટે જોયું માગી દે કે પછી મને કેતા નહીં તે કઈક કીધું નહીં મારો આવો આવો ઠાકોરજી હલવાના કાને મારે કેવું ક્યાં કેવી આઈડિયા મારી જોતું હોય કે બોલ્યા બધું છૂટ ગયો છે જોતું હોય કે પછી કેતા નહીં હોની માજાને કીધું નહીં હા આ વીર બપોર બે ટાણા ગગલાઈને પણ મારો ભાવ થયો અને એક દિવસ કોઈ નહોતું અને હોની માજા આવ્યો હવાનું ટાણું એ ગાને શ્યામ પ્રભુ વાહ અક્ષરા તમારે કશી કમી નથી પણ મને બહુ આવ્યું છોડ ખુબ સારું છે કઈ જોતું જ માગજો અનેક નિશાન પ્રભુ જામનગર નો બોલ લો રોજ શું ક્યાં કરે કે જો કે જો તારે આંખ્યું નથી કોડા છે આ હાથમાં કડા નથી બે સારા સરસ મજાના સોનાના કડા બનાવી દે સોની જોઈ રહ્યો વાસ પ્રભુ મારે આજ જોઈતું હતું આજ જોઈ સરસ મજાના કરાવી દે એમાં શું અને પ્રભુ સ્થિર થઈ ગયા સોની મહાજ સરસ મજાના કડા બનાવી ઘન શ્યામ પ્રભુ ને જામનગર માં ધરાવ્યા કેવાની વાત શું છે સુખ આવે ત્યારે ઠાકોરજી ને કેવું જોઈએ પ્રભુ જોજો માગજો પછી કેતા નહીં કીધું નહીં હા પણ આ તો દુઃખ આવે તોર બોર જેવડ આંસુ ઉપાડીને આવે એને જોવું ને પરીક્ષા આવે ત્યારે છોકરાઓ મંદિર માં આટા મારે બાકી કોઈ દેખાય નઈ બધા ફિલ્મો માટા મારતા હોય આ તો સારું છે આવો છો તો આવવા જઈએ એટલે પેલા ગૌરવ શેઠાણી આપ્યું સીધું ગૌરવ મહારાજ પાસે આપ્યાઓ આવી ખડકે ગગડાવી દુર્ગાશંકર બહાર આવ્યા અરે શેઠ તને હા સીધું આપવા આવ્યો છું કાલે બારસ નું દિવસ જમજો આશીર્વાદ દેજો દુર્ગાશંકર કે શેઠજી માફ કરું સીધું તો એક જણાનું આવી ગયું છે હું તમારું સીધું નહીં લઈ શકું અરે આવી ગયું હોય તો રાખો ને પછી ના દિવસે ખાઈ જો ના બાપા જે રાખતો જેને આજે મોકલી દીધું કાયલ માટે એ કાયલે પરમ દિવસે માટે કોઈ કોઈ મોકલવાનો છે હું એવી રીતે સંગ્રહ નથી કરતો લઈ જાઉં હે શું વાત કરું હા અરે કામ નહીં નહીં તમે લઈ જાઓ મારા ઘરમાં નહીં એક દિવસ નું ઠાકોરજી આપ્યુંસ આજે કાલે આપશે વિચાર પણ હો કાલનું નથી કાલનું આવ્યું છે પરમ દિવસો નથી એ માણસ એમ કે છે કે હું રાખતો નથી જેને આજ દીધું છે એ કાલે દેશે શેઠ રૂમાલ ઢાકીને વિચારે ચડી ગયું કે આમાં ગરીબ કોણ ને તવંગર કોણ વાત આવે વિચારમાં જો કેવી કેવી પેલી છેઠાણીએ વાત માંડી આવ્યા હોય છેઠાણી પાસે થાળી આ શું કર્યું તમે લોભની મૂર્તિ શેઠાણી ખબર હતી એને જ મોકલાવી દીધું તું એને જ મોકલાવી દીધું તું નેચર જાણતા તા આ સંતુષ્ટ બ્રાહ્મણ છે આજે આવી જાય પછી લેતો નથી એટલે કોઈની પાસે સીધું મોકલાવી દીધું હતું ને પછી જ શેઠ ને શેઠ આવ્યા આ તમે શું પાછું લાવ્યા અરે શેઠાણી જોતો ખરી બ્રાહ્મણ બ્રાહ્મણ બ્રાહ્મણ મેં આપવા ગયો તો એકનું સીધું આવી ગયું છે હું ન લઉં અરે પણ બીજા દિવસે ખાય ને લઈ ગયા છે ત્યાં પાછું છોડું લેવાય અરે એ અમે બહુ આગ્રહ કર્યો તું મને ઘગલાઈ માં પણ એ કે હું રાખતો નથી હે ના પાડી દીધી હા તો આજ જેને આપ્યું છે એ આપી જ રહેવાનું છેઠાણી કઈ કઈ વિચાર આવે છે હા તે કીધું કે એને આશીર્વાદ મળશે ને તો આઠમી પેઢી નું થઈ જાય છે એવો આશીર્વાદ મેળો ને મારો દિમાગ ખુલી ગયો હૈયું ખુલી ગયું છેઠાણી જેની પાસે કાલનું નથી એને આટલો સંતોષ છે અને મને હાથ પેઢી છે તો સંતોષ નથી બળી એમાં દિવાળી કાલ શેઠાણી આપણા દરવાજા ગરીબો માટે ખુલ્લા મૂકી દેજો આપણે ભગવાનને ભરોસે જીવ છું ભરોસે જીવ એક બ્રાહ્મણ જો આવી રીતે આપી રહેતો હોય તો આપણે એને ભરોસે રહીએ તો આપણને શું નહીં આપે આપડે ચિંતા કરવાની બસ એટલે સુખી થઈ ગયું નહીં દુખી હતું અરે આ વાત ખોટી થોડી છે આ કઈ મનોરંજન થોડું છે ભગવાને કીધું છે ને મારો ભક્ત થાય છે મારો આશ્રય કરે છે ભરણ પોષણ કરું છું કેવી રીતે વહન કરું છું ગધેડો બહાર ઉપાડે એમ સાહેબ વહામી તે શ્રીધર સામી ગીતાની ટીકા લખતા દદામી યોગ ક્ષેમ વહામ વહામી આવ્યું ને એને ખટકો લાગ્યો ઠાકોરજી વહન કરે ઘોડા બળદા ગડદની ગધેડાની જેમ વહન કરે દદામી હોવું જોઈએ તેને કલમથી ચેકો માર દીધો વહામી કાઢીને દદામી કરી દઈ ગીતામાં અને પછી એને સંધ્યાનો સમય છે નાવા માટે નદી કિનારે આવી ગયા એ વખતે આ બનેલી વાત એક છોકરો આવ્યો માથે મોઢો ટોપલો એમાં લોટદાળ શાક બધી વસાલા સીધો સામાન મોટો ખાસો ભરી 15 દિવસ ચાલે એટલું સીધું સામાન એ છોકરો આંગણામાં આવી સાણી હા એવું મીઠું બોલ્યા ને ગોરાણી બહાર આવ્યા હા રાખો છે હા હા બેટા વાંધો મૂકો હા પણ દીકરા આ તને મોઢામાંથી લોહી કાં નીકળે લોહી દદોડ્યા બુંદ બુંદ બુંદ એમનો લોહી ચાલી જાય આ શું થઈ ગયું આવો માસુમ છોકરો બેટા તને જોઈ વાલો લાગે અને તમે આ મોઢામાંથી લોહી કેમ નીકળે ગરાણીમાં માફ કરજો તમે કંઈક કહેતા નહીં પણ હું આવતો હતો ને રસ્તામાં તમારા પતિ મળ્યા એને મને મારા જીવ ઉપર મને એવો ઘા માર્યો ને એટલે લોહી નીકળ્યું છે એ તમે તમારા પતિને કહેજો કે સીધું દેવા આવતો હતો તોય જીવ ઉપર શું કામ ઘા કર્યો એને ઘા માર્યો એટલે લોહી નીકળ્યું છે અને છોકરો અદ્રશ્ય થઈ ગયા એ કોઈ નહોતો પણ કોણ હતો ભગવાન કૃષ્ણ હતા શેઠાની રાહ જો હમણાં આવે એટલે ઉતરી નાખું આવ્યા તમે તો કેવા છો આ સીધું સામાન મૂકવા છોકરો આવતો હતો રસ્તામાં તમને મળ્યો અને જો આ લોહી એનું પીડ્યું મને કોઈ રસ્તામાં મેળ્યો નથી અરે એમણે કીધું મને રસ્તામાં મળ્યા ગોર બાપા આ સીધું સામાન આપવા જાવ છો એમ કીધું તો એ મને મારી જીવ ઉપર ઘા કર્યો અને આ લોહી દદડી ગયું હે તને એમ કીધું દૃષ્ટ કે શ્રીધર સામે સાંભળી લો ભૂલ મારી જરૂર છે ને ગીતા ઉપર ચેકો માર્યો જીભ ઉપર ચેકો પીડ્યો કાપો જીભ ઉપર પીડ્યો કે મારા વ્યાણ ઉપર એને આ કર્યો વહામી જ છે દદામી નહીં હું દેવડાવા કે આમ નથી આવતો બહાર ઉપાડીને મારા ભક્તોને આપવા આવું છું જ તો મારો ભગવાન પણ છે હું વહન કરું છું અને શ્રીધર સ્વામી પાસે સુધારો કરી નાખ્યો વહાની છે દી મૂકી શક્યા હોત ને તમે જો એક એક ને કઈ ઉપાડે અને આપડો બોજો એ ઉપાડતા હોય તો કોણ ઉપાડતું છે ભાઈ એ તો આપણે ખબર નથી આપણે ખબર નથી પણ ઉપાડે છે કોણ એ જ ઉપાડે છે હું કરું કરું એ જ શકટ નો ભાર જેમાં સ્વાનતા શકટ ગાડું ગાડું ભરેલું ભાર સાથે મોટો ભર ભરેલો એની જે ગાડે કૂતરું ભરી ગયું બળદ આખું ગાડું ખેંચે તો કૂતરા ને પૂછી આ બધું શું નરસિંહ મહેતા એ વાત મૂકી છે હું કરું હું કરું એ જગનાનતા શકટ નો ભાર જેમાં સ્વાનતાને સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે બધા ની સમજણ છે સૃષ્ટિ મંડાણ છે એ તો કોઈ સતજોગીઓ જાણે છે કે ભાઈ આ તો ઉપાડનારો કોઈ બીજો છે ને આપણે કૂતરા જેવા થઈને માનીએ છીએ કે આ બધું હું વહન કરું છું મોહમ્મદ પૈગંબર સાહેબ પથારી સુતા છે મૃત્યુ ના દિવસો ગણાય છે રાત પડી ગઈ છે બનેલી ઘટના છે ઊંઘ આવતી નથી પડખા ફેરવે છે કેમ મને પ્રાણ પીડાય છે આટલી ખુદાની બંદગી કર્યા પછી મને અશાંતિ કેમ છે તાળી પાડી પત્ની ને બોલાવી આગા હવે નીંદ નથી આવતી હો मने मैने चेन मैं अजंपो थे क्या कचास मैं तपासू थी भूल पड़ी नथी, खुले खुलू बोलने ते भूल करी आज आम केम थे आंख में आंसू में भूल करी मैं शू करी है शुक्र बीमार छो ने मैंने थोत पड़े कहीं तौष की जरूरत पड़े ભાગણીએ પાંચ મોહમ્મદ પૈગમ્બર સાવ ચોખો ઓટલો કરી નાખવા જેને આજ આપ્યું છે એ કાલા પર શું કેવી કેવી લોકો જીવ્યા છે જુઓ તો ખરા તમે કોઈ દિવસ કઈ ન હોય પાંચ દિનાર રાખ્યા ઔષધ ને બાફ કરો અ એટલે અજંકો છે અજંકો મારું મોત બગાડીશું શું કરું તો કે જે આપતો રહીએ છીએ હંમેશા વર્ષોથી એ લેનારો પણ મોકલતો એટલે બારણું ખોલી આપવા માટે નીકળી જાવ એ ભગવાન લેનારો પણ છે ને દેનારો પણ જોજો કેવી મોટી વાત છે આપણે ઘણા ને દઈએ છીએ તે એમ ફલાણો લે છે ને ફનાલો લે છે ને પેલો લે છે ને હું આપું છું ભાઈ ની દેનારો પણ એ છે ને લેનારો પણ એ છે જાઓ લઈ નીકળો ત્યાર પછી જ મને ચેન ની આવશે અને એમના પત્ની પાંચ દિનાર ચલણ દિનાર એ લઈને બહાર મારે બહુ જરૂર છે દ્રવ્ય ની હોય તો આપશો લ્યો આ પાંચ દિનાર છે બહુ ખુદા તમારા છા દરવાજો બંધ કર્યો મોહમ્મદ પૈગમબા સાહેબ નિરાશ બંદગી કરી અને એ જ ક્ષણે એમને શરીર છોડી દીધું કેવી મોટી વાત છે એક ભગવદ્ ભક્ત સુખી પરિવાર એક લાટકી દીકરી દીકરીએ કઈ રાખેલું પિતાજી કોઈ સુખ સંપત્તિ વાળા હોય એવાને મને નહીં પરણાવશો પણ જે ખુદાનો બંદો હોય ભગવાનનો ભક્ત હોય પરમ સંત હોય સંત વૃત્તિથી જીવતો એવો કોઈ યુવાન મળે તો મને પરણાવજો નહીતર મારે પરણવું નથી આવું એને કઈ રાખેલું મા ગણે ગણેશ જગ્યાએ જોઈ રાખી એ તો ખૂબ પૈસાદાર હતા એમાં એક ગરીબ માણસ મેળવ પણ સાવ સામાન્ય સામાન્ય પરિસ્થિતિ અતિ ગરીબ પણ ભક્તિ એટલે ભાઈ નરસૈયાનો અવતાર લ્યો એટલે એમને થઈ ગયો આ યુવાન છે એની આંખમાં ઠરે છે દીકરી માટે એટલે વાત કરી અમારે દીકરી છે તમારી સાથે પરણવાની ઈચ્છા છે તમારે પરણવાની ઈચ્છા ખરી તો કે જે ભગવાનની ઈચ્છા સામે થી આવતા હોય એ હરી ની ઈચ્છા હશે હું ક્યાંય ખોળવા જાતો નથી પરણવ્યા દીકરી કોઈ પણ કર્યાવરણ લીધા વગર નીકળી ગયા તૂટેલું ફૂટેલું મકાન એકાદી ખાટલી એકાદી માટલી એ બધી ની સંપત્તિ ઘરમાં પ્રવેશ કર્યો બેઠા ચારે બાજુ જોયું હમ આમાં જોઈએ રાખ્યું એમાં દોરડું લટકે દોરડામાં એક લુગડું બાંધેલું એમાં શું હશે એના પતિને પૂછ્યું કે આમાં શું છે એમાં જમતા બે રોટલા વધ્યા છે ને એ બાંધ્યા છે ઠીક ઠીક આમાં મારે જાણી લેવું પડે ને તમારી પાસે સંપત્તિમાં શું છે ચારે બાજુ બધું ખાલી હતું કઈ જ નહોતું કઈ નહોતું ને આંખમાંથી આંસુ ની ધાર એના પતિ એ કીધું દેવી ને તમારા પિતા મારી કહ્યું કઈ નથી હું તો હરિભજન કરવા વાળો માણસ છું એને જમાડ હોય તો જમાડે ગુખ્યો રાખે ગુખ્યો રાખે જો કઈ નથી હવે તમને જોયા પછી આંખમાં આંસુ આવતા હોય તો મારા ઉપર નારાજ ના થશે મેં તો પેલેથી કહેલું છે એમની ધર્મ કહ્યું કે પતિ આ ઘરમાં કાંઈ નથી એટલે નથી રડતી તમારી ભક્તિ ને બંદગી માટે રડું છું કેમ આવી શું ત્યારે પેલા ભૂલ સમજે ઓહો આ તો મારા કરતા સવાઈ ભક્તિ ઘરમાં આવી છે કેવા કેવા જીવનારા છે તમે જોવા તો ખરા અર્ધી રાતી આપણને ટાઇટ ચડી જાય આ બધી આ બધું સાંભળી સાંભળી ભેગ પહેરી લેવાનું મનથી જાય એવું નથી કેવી વિશિષ્ટ વાતો છે કેવી દુકાન માંડી છે જેવો લેવા આવે હી ગાંડ લોડ અનાજ કરિયાણું બધું જે કઈ આવે પૈસા આપે તો લઈ લે ન આપે તો સ્વામિનારાયણ ખાતે બહુ એના પૂછે ને તારું નામ શું મનજી પ્રેમજી કાંજી ભુજાઇ પૂછે જ નહીં નામે નહી પાંચ કિલો ખાંડ ગોળ કિલો ગુણિયા હરિભક્તો સહાનુભૂતિ હોય બધા વાત ખબર પડી મુક્તાનંદ સાહેબ ઉત્સવ માં આવ્યા છે ગઢડામાં વાત કરી સ્વામી આ માંગુરા ગોવર્ધન શેઠ સ્વામિનારાયણ સાહેબ ભજન કરે શ્રીજી ના આશ્રિત બહુ સારા હરિભગત એનો વાંધો નથી પણ વ્યવહાર આખરે વ્યવહાર છે તો જે આવે એને આપે ખરા પણ સ્વામિનારાયણ ખાતે લખે તો કોણ ભોજોભાઈ દેવા આવવાનો છે વાત સાચી ને હવે આપડે ખબર પડી જાય સ્વામિનારાયણ ખાતે લખ્યું છે તો આપડે દેવા જાય જોયું ના પાડે સત્સંગી તો સત્સંગી છે તોય ના પાડે છે તો ઓલા તો કેમ દેવા આવે અને આજે દેવું નથી તોય ના પાડે છે એટલે સ્વામી તો મર્મ ના જાણતર છે બધું જાણે છે પણ હરિભક્તોને સમાધાન થાય એટલે શ્રીજી મહારાજ પાસે અક્ષર ઓરડીમાં આવ્યા પ્રણામ કર્યા કેમ મહારાજે પૂછ્યું સ્વામી કેમ આવ્યા તો કે આ માંગરોળ થી હરિભક્તો ફરિયાદ લાવ્યા છે તો જરા મને કહ્યું તો આપની સાથે બેસીને વાતચીત કરી લે સાંભળો એમને એટલે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજે શું છે તમે જ કહો ને તો કે આવું છે ગોવર્ધનભાઈ આપે છે બધું પણ સ્વામિનારાયણ ખાતે લખે છે તે મહારાજ હરિભક્તો એમ કે છે કે વ્યવહાર તો વ્યવહારની રીતે થાય જેને લીધું હોય એનું નામ લખીએ તો સારું તો વ્યવહાર ચાલે એટલી તમે ગોવર્ધનભાઈ તમારું માન છે બીજાનું કોઈનું માનતા નથી એટલે તમે ભલામણ કરો આગળ લખી ગયો છે મહારાજ કે સ્વામી શું કીધું તો કે મહારાજ પ્રભુ એ જેને આપે છે ને એમાં એવું જ લખે છે સ્વામિનારાયણ ને ખાતે સ્વામિનારાયણ ને ખાતે શ્રીજી મહારાજ ઊંડો શ્વાસ લઈ સ્વામી ઓહો અમારે માથે નાખ્યું ને માટે હવે અમારે જ પૂરું કરવાનું રહ્યું લ્યો અમારે ખાતે માંડ્યું એટલે હવે અમારે જ બધું આપવાનું રહ્યું લોક આપે કે ન આપે પણ મારે માથે નાખ્યું એટલે મારે જ આપવાનું છે સાંભળીને કરતા નહીં હોળિયા નહીં રે ના સાચી વાત છે હું એટલે કઉ છું સાંભળીને નહીં કરતા જીવમાં હોય તો કરજો એટલા માટે પેલા લોકો છે ને મરી ફીટવા માટે તૈયાર થઈને બેઠા છે કે ન હોય તો ભૂખ્યા મરી જાય હવે તમે એક ટાણું ભૂખ્યા નથી એકતા પાણીને બદલે કોકાકોલા પીવા જોઈએ છે અને સામીનારાયણ ખાતે કરવા જાવ તો શું થાય ઓલું આવે પણ ઓલે તો મરદાન કીધી બેઠા છે આવે તો આવે આવે તો પ્રાણ રાખવો જ નથી ને કઈ રાખવું જ નથી ને નરસિંહ મહેતા થાવું આમ જોવો તો આમ હેલું કારણ કે વ્યવહારનો ઉલાળીઓ કરના છોકરા વરવા હોય તો વર્યા પરમ મૂકી તમારી છોકરી કે છોકરા છોકરી હોય ત્રીસ બત્રીસ વર્ષના થઈ ગયા હોય તમે બહાર નીકળો તો છું તમે મૂછું વળચડાવ નીકળો નીચે થઈ જાય મોછ હ તરત કોઈ કે પછી હું આવે શરમ આવે ને નરસિંહ મહેતા નથી આવતી એટલે એવી મરદાનગી હોય તો થાય એટલે જીવમાં હોય તો કરાય નકલ કરાય ન એટલે શંકરાચાર્ય કીધું છે કે મૂળ જહી ધનાગમ તૃષ્ણ બુદ્ધિ મનસી સ્નામ છે ને પણ જો જીવનારા જીવે છે ને હરિને આધારે જીવનારા જીવે છે એ તો અનન કોટી બ્રહ્માંડો અરે આ હિંસા કરીને જીવનારા ગાયો ગાયો તો ભગવાન કેટલી વાલી છે આપડે લોકો બધા કે છે ને આપડે પૂર્વ વાંદરા હતા એવું ઘણા કે છે એ તો જે કે છે એના હશે આપણે તો મનુના વંશજ છીએ કે આપણે થોડા વાંદરા ના અને ખરેખર જે કેનારા છે ને એને નિરખીન જો વાંદરા જે લાગશે તમને જોજો પણ એ વાતને તમે અધૂરી મૂકો પણ કોઈ એમ કે આપણી માં કોણ હતી તો આપણી માં પૂર્વે ગાય હતી ગાય માતા છે કેરીમાં હવે એનો મહિમા તો કેટલો કહેવાય પણ આ કસાય લોકો ગાયને કાપનારા હોય એને ભગવાન આપે છે જેને હિંસા કરનારા છે એને ઠાકોરજી આપે છે તો પછી જે એને ભરોસે જીવે એને ભગવાન ના આપે એનો આધાર જેને રાખ્યો છે ના આપે પાપીઓને ખાવા આપે છે તો જી એનો ભજન કરીને બેઠો હોય એને તો આપે જ સાચી વાત છે પણ આશ્રય હોય વિશ્વાસ હોય કે શંકરાચાર્યૂળ જુદિ તૃષ્ણા જે કર્મો પાતમ વિતમ તે વિનોદય ચિત્તમ પણ પછી કીધું આટલું કરીને માનવાનું નહીં નહીં તો હું આફ્રિકામાં તમે કાળિયા લોકો જાઓ ને એ બહુ સુનતો છે તમે એના શર્ટ ના વખાણ કરો ને તો તમને દઈ ગયા હા હજાર ગમે છે લઈ ગયા કઈ એનાથી કઈ સત્પુરુષ થઈ જાય છે ના પાછળ લખ્યું એટલે શું સંતોષ માનો અને ભજ ગોવિંદ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ માટે કેમ કે પૈસો ગમેલો વેળો કર્યો છે તો એ અંતકાળે કઈ કામ આવવાનો નથી એ કઈ તારું રક્ષણ કરવાનો નથી નંદ વાત સાંભળી છે ને નંદરાજા કેવો લોભી પૂર્વે થયો નંદરાજા એની કથા તમે સાંભળો છો એને દ્રવ્ય ભેળું કરીને એની પાસે વરા ભગવાન અસ્થિ હાડક્યુ કે આવી ગયું હોય તો એ દરિયાના ઊંડા કેવા તળાવ સરોવર એમાં પગ મૂકે પાણીમાં માગ થઈ જાય ત્યાં જઈને બધો સંપત્તિ ગોઠવી દે અને એ નીકળી જાય પાણી પાછું ગોઠવાઈ જાય કોઈ અહીંયાથી અડી શકે એવી એવી સલામત જગ્યા ખોલી અને એ પાસે ને પાસે રાખે એક ચાંદીની ડાબલીમાં હવે તો રાજા સમ્રાટ પાઘડીમાં એક ડાબલી એમાં એ હાડું રાખું જેટલો ભેળો થાય લઈ પોતે હાલે પાણીમાં જેવો પગ જગ્યા થઈ જાય એના બધું ગોઠવી પાછો વળે પાણી ગોઠવાય જાય પોતે મેલમાં સુઈ જાય એવો કંજુસ નીકળ્યો કે આખા નગરોમાં એના જે જ્યાં જ્યાં એના નગરોનો વિસ્તાર હતો બધેથી દ્રવ્ય એને ખેંચી લીધો રોકડ રૂપિયો ન મળે ક્યાંય છેવટે એક ઊંટ વેચવા કાઢ્યું કે જો કોઈ લીએ તો ખબર પડે ક્યાં છે પૈસો તો કોણ લે કોઈની પાસે હોય એમાં એક મુસલમાન વિધવાભાઈ એનો એક છોકરો નાનો પાંચ સાત વર્ષ હોય ઊંટનું વ્યાન કર્યું કે મને મા લઈ દે લઈ જ લઈ દે તો પછી એના છોકરાને શાંત પાડવા માટે બાપ તો છે નહીં છોકરાનો આનું કોણ એટલે એના બાપને દાટેલા એક કબરમાં જઈને એને ત્યારે મોઢામાં પૈસો મૂક્યો હશે મરતી વ્યક્તિમાં દાટે ત્યારે એ એને દોકડો કાઢ્યો અને એનાથી ઊંટ ખરી એક દોકડામાં એક ઊંટ એ ઊંટ ખરીદ્યો અને નંદને ખબર પડી દોકડા હજી છે અને ક્યાંથી કાઢ્યો તો કે માલિક અહીંથી કાઢ્યો કબર ખોદીને કાઢી લીધા નંદ બધા નગરોમાં કબરો ખોદી ખોદી મોઢામાંથી બધા દોકડા કાઢી કાઢીને પછી ભેળો કરીને દરિયામાં મૂકી દીધો આવો પછી નારાજ જે આવ્યા ત્યાં થયો નારાયણ નારાયણ નારાયણ નારાયણ કરતા ઓલો રાજ કચેરીમાં તમારા ઉપર રાજા ને હેત કેવું અરે આંગળી તૂટ મને મને જો ન જોવે તો મરી જાય એટલું બધું હેત ખોટું છે બ્રહ્મા છો તમારી પેલા એક રાણી હતા એના ઉપર બહુ હેત એ મરી ગયા એના ઉપર બહુ વેદ હોય નહીં કોઈ બી યાદ નથી કે યાદ કરવાની ક્યાં જ આવવા છો તો એ મરી ગઈ ને એનું હાડકું પોતાની પાસે પાઘડી રાખે છે નારાજજી હળગાવતા આવડે એવું કોઈને આવડે નઈ હવે અહી હાડકું તો સંપત્તિ નું હતું મૂકવાનું વરા ભગવાનું હવે એને ચાવી ખૂંચવી લેવા નારાજજી હિસાબ માંડે ઈ આગલી રાણી ગુજરી ગઈ ને મરી ગઈ ને એનું હાટકું છે એ રાખે છે ડાબલી રોજ પૂજે છે રાખે છે તમે ઘરે બપોરે જમવા આવે જોયો પાઘડી મુકશે જમવા બે છે ધીમે કે ડાબલી ને જોજો હાટકું ન નીકળે તમે કેજો હું માથું મુંડાવી નાખી ભલે મુંડેલું અને ભાઈ બપોરે ભોજન કરવા આવ્યા જમવાનું પેસે દીધું ભાઈ ચાલાક ધીમે પાઘડી મૂકી દી ત્યાં ગયા જોયું ડાબલી નીકળી ખોલ્યું આવડું હાડકું હમ સાધુ ખોટું ન બોલે જમતા જમતા જ ઉશ્કેર તમે ને મારા ઉપર હેર છે અરે પણ જમી જમી કેમ લેવા જમી મરી ગઈ એને કેટલા વર્ષ થયા હા તે પણ એને શું છે જમતા જમતા ઉખેડવાની વાત તમારા ઉપર જ મને હેત છે મરી ગઈ કેટલા વર્ષ થયા તો એના હાડક્યા રાખો છો બેડા ને કચેરીમાં જાઓ તો પાછા બેડા હાડકા રાખો છો અરે શેની વાત કરો છો શેના શું ચાંદી ની ડાબલી માં શણગારી ને હાડક્યું રાખો ને પાઘડી રાખો છો ને પાછા મને તમે કયો છો તમારા ઉપર હેત તમારા હેતુ બરાબર હેતુ હું કામેનું મરેલી નું બે હાડકું રાખો અરે પણ તે કે નાખ્યું ક્યાં નાખ્યું ચૂલામાં આવી હા તો હવે સાંભળો એક ગામમાં સાધુ આવેલા કીર્તન ભક્તિ કરે અને કીર્તન ગાય રે શ્યામ તમે સાચ બીજું પછી કીર્તન ઉપાડે રે સાગણ હરિવર સાચું બીજો બાધો ક્ષણભંગ હરિવર એક મહિલાએ સાંભળ્યું મુખડું યાદ રહી ગયું રે સગપણ હરિવર્ણ સાચું બ્રહ્માનંદ સ્વામી કીર્તન અને સહજાનંદ સ્વામી પ્રત્યે ભક્તિનું અનુપમ ભૈયાનું હેર પણ એ રાગ અને શબ્દો એવલી બાય ને હૈયે રહી ગયા આટલો જ ટુકડો રે સગપ હરિવ એ ઘરકામ કરે જે કઈ કરે છાણા થાપે વાસીતું કરે અનાજ દળે જે દળે પણ આટલી જ પંક્તિ બોલી રાખે અને એમાં હરિવર નું ભજન થઈ રાખે જો નંદરાજા સંપત્તિ ભેળી કરી પણ જીવ લઈને ગઈ અને બ્રહ્માનંદ સામે ને એક જ ટુકડો ને હરિવર આવે સહજાનંદ સામે નો છોકલો લેવા રે સગ પણ હરિવર નું અને આમ જોવે છોકલા વાળો વળી પાછું કે રે સગ પણ રામ વળી જોવે વા ડોશીએ ભજન માંડ્યું છે ને આખી જિંદગી આમ નમ કરતી એટલું જ યાદ એટલું જ યાર હરિવાર હરિવાર ભજન થાય જો કેટલી મૂડી વેળી થઈ ગઈ એમ કરતા પછી એ ડોશી અંતકાળ આવ્યો તોય મુખમાં એમ છે રે સગપણ શ્વાસ છેલો અજવાળા પથરાયા અવકાશમાં સહજાનંદ સ્વામી ની મૂર્તિ ત્રણ છોગલા વાળી બોલતી બોલતી અવકાશમાંથી નીચે હરિવર નો સા આવી જાઓ આ વિમાન શ્રીજી મહારાજ બે હાથ પકડી દોશીને દિવ્ય દેહ આપ્યો ભૌતિક દેહ ત્યાગ કરાયો પોતાના વિમાનમાં બેસાડ્યા અક્ષરધામમાં એ ડોસીને લઈ ગયા આ મૂડી કામ આવે એટલે શંકરાચાર્ય કે છે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદો મધે હા પૈસો જોઈએ પૈસા મોહ ન જોઈએ લોભ ન જોઈએ અનીતિ ન જોઈએ અણહક ન જોઈએ પૈસો તો જોઈએ તો ખરો ભગવાન આપે તો જોઈએ ન હોય શું જોઈએ પોપનો જોઈએ પણ જરૂરી તો ખરો પણ જોઈ એક વાત બહુ ગંભીર થઈને કહું છું ઘણી બધી વસ્તુઓ છુપાયેલી પડી હોય છે પૈસાદાર ગરીબ ઘણા હોય છે આવી વાત આપણે ક્યારે કરતા નથી પણ મહાલક્ષ્મીની એક મહિનાની સાધના ગેરન્ટેડ લાખો નહીં કરોડ ગતિ એક જ મહિનાની સાધના બે ત્રણ મંત્ર પાસે રાખીશ હું જાણું છું છતા મેં ક્યારે પ્રયોગ કર્યો અમારે જરૂર નથી તમને માટે હું કઉ છું એક જ મહિનાની સાધના કરોડપતિ ન થાવ ને તો આની સાક્ષી હા પણ એની ક્લુ એ ખાનગી છે ને એ હું મારી પાસે અમુક રાખીશ કારણ કે પાત્ર જોઈને દેવાય દીક્ષા બધા દેવાય તમારે બઉ એવું લાગે વાત કરો તો પછી હું કહીશ પણ એમાં હું કારણ કે એ કરોડપતિ થઈ જાય પછી કઈ પાપ કરે મન ચોટે મારે જોવું તો પડે ને મોટું પણ પાછી તમારે એક વર્ષ હવે રાહ જોવી પડશે શરદ પૂન્યમ ગઈ શરદ પૂન્યમથી શરૂ કરવાની અને કાર્તિકી પૂનમે પૂરી કરવા પૂરી એક જ મહિના ની એકત્રીસ માં દિવસ નહીં થાય બે પૂનમ અને સાધના સીધી સાદી થોડી વિધિ છે એ વિધિ એ કહી દઉં ક્લુ છે એ નહીં કહો અંદર જે બહુ ચાવી છે ને એ તો ખાનગી જ રાખી છે એ જાહેરમાં થોડું કહેવાય ના પણ ગેરંટી અમુક પૂજા છે અમુક વિધિ છે શરદ પૂનમ ને દિવસે તમને ખબર છે આ લોકો ભૂલી ગયા છે શરદ પૂનમ નું સાચું નામ કોજાગરી પૂનમ છે અને કોજાગરી એટલે મૂળ સંસ્કૃત નામ છે કો સંસ્કૃત નું નામ કોજાગૃતિ છે અર્ધ્રી રાતે વૈકુંઠ લક્ષ્મીજી ત્યાંથી નીકળે છે અને શરદ પૂનમ રાતે પૃથ્વી ઉપર ફરે છે કોઈ મારી સાધના કરવા વાળો કો જાગૃતિ કો એટલે કોણ જાગૃતિ એટલે જાગે છે કોણ જાગે છે કોણ જાગે છે કોણ જાગે છે માલામાલ કરી લો માલામાલ કરી બે હાથ રાખીને આમ લક્ષ્મીજી ત્યાંથી વૈકુંઠ નીકળે છે પણ એ કોજાગરી ની વાત જ ભૂલી ગયા બધા સર દૂધ પવાખાય તમે ક્યાંક પંચાંગમાં વાંચજો ત્યાં કોજાગરી પૂનમ લખી હોય છે કોજાગૃતિ છે લક્ષ્મીજી ખોલે છે કોઈ બંદો અને બાર વાગે જ આ સાધના થાય બાર પછી હવે કોઈ જાગે છે હવે બાર વાગે લગભગ બાકી ગયા હોય બધા હ છે કોઈ જાગે જાગે માલામાલ કરી દઉં માલામાલ કરી દઉં એમ લક્ષ્મીજી નીકળે ગોતે છે એટલે સરદ પૂનમ રાત એટલે હવે તો ગઈ આવે ત્યારે થાય એક વર્ષ ધીરજ ધારી જાયજો શરદ પૂનમ રાત્રે નાહી ધોઈને તમારા એક રૂમ કમરો નાનો પસંદ કરવાનો ગૌ છાણ લઈ આવવાનો એ ગાય સાચી ગાળનું ગાયનું છાણ જે જર્સી ગાયો છે સાચી ગાય નથી એના છાણમાં એ નથી એના છાણ ગંધાતા હોય છે તો રોજ અને ગાયનું બ્રિડિંગ થયેલું રૂપ છે એટલે તો વંથેલી ગાયો કહેવાય એનું દૂધ ખાવા ને પછી ગાયો ના ગુણ મળે ને ઘી ના ગુણ મળે તો અસલ ગીર નહીં ગુરુકુળ છારોડી છે ને એ અસલ આમ તમારે હોય રાજણી ઉભી હોય એવી લાગે આમ જોવે અમૃત વરસતું હોય અને અવાજ કાઢે ભા ત્યાં આપણે માતૃ નો સાથ સંભળાય ઓછું ઓછું જર્સી ગાય એટલે ગાય નો કઈ ભૂ અવાજ ઢાંકી દેવાનું બીજા ફૂલ દચ્છી ના દિવસોમાં તમે વાપરવાના પણ એ પૂનમ ના દિવસે શરદ પૂનમ દિવસે જે ફૂલ વાપરવાના એ રાત ત્યારે ખીલે અને રાત્રે બાર વાગે ખુલેલી રાત એના ફૂલ એ પૂજામાં લેવાના બીજા સાધનો પૂજામાં હોય કે ન હોય અબીલ ગુલાલ ખાસ લેવાના અબીલ ગુલાલ રાત્રાણી જોઈએ પેલે દિવસે પછી જેટલા મળે તો રાત્રાણી આપો તો ખુશ છે લક્ષ્મી ન હોય તો પછી ગમે ફૂલ અબીલ ગુલાલ રોજ લાલ વસ્ત્ર અને જે પેટી છે એમાં એક નાનકડું આપણે ગલા પેટીમાં હોય ને એવું કાણું રાખવાનું પણ એના માંથી કપડું ઢાંકી દેવાનું ધૂપદીપ આપવાના મંત્રોચ્ચાર કરવાનો એ હું કઉ છું આ અબીલ ગુલાલ પુષ્પા એ બધું ચડાવવાનું પછી દુપદીપ કરવાનું અને એક આ મંત્ર એક માળા કરવાની છે એકસો જ વાર બોલવાનું જાજી એ પાછા અને એટલું છે ઓમ મહાલક્ષ્મી આવાહની સ્થાપયામી આટલું યાદ રહી ન હોય સીડી મળી જાય છે તમે કદાચ લેજો એ તો થાય રિપીટેશન ઘણું થઈ શકે ઓમ મહાલક્ષ્મી આવાહયામી સ્થાપ્યામી 108 ને આઠ વાર એક માળા જપવાર જપી લીધું હવે જે છે ને ઈ હું મારી પાસે ખાનગી રાખું છું ઈ તમને નહીં કહું ઈ પછી તમારે એવો પાત્ર જોઈને હું ખવું ના ખાવું મરી જાવ કહું હા તમે રિવોલ્વર લઈને મારી છાતી પર ચડી જાઓ તોય ન કરો એમ ના ખરવાની તૈયારી હોય એમ તમને કઈ એમાં મારે કાઠલો પકડા કહી દે શું મંત્ર હતો એમ નહીં નીકળાય મંત્ર માટે તો શિષ્ય ભાવ દાસભાવ તમારું મોઢું જોવું ચરિત્ર જોવું આ જોઉં નહીં તો બધું હું હેરાન થઈ જાઉં પછી આ તમને ખબર આ બધી મુદ્રાઓ છે આ મુદ્રા છે સ્વસ્તિક મુદ્રા છે આ મુદ્રા છે આ દસ આંગળીઓમાં અમુક મુદ્રા બને છે ને એ મુદ્રા બનાવવાની છે એ મુદ્રા પેલી પેટી ઉપર જે બોક્સ રાખ્યું છે એના ઉપર રાખવાની છે આ કરવાનું અને એક મંત્ર ત્રણ વાર બોલવાનો છે બસ મુદ્રા અને ઓનો મંત્ર એ આપણી પાસે તમે તો પેલું તો મહાલક્ષ્મી નું સ્થાપન હવે જે આમ છે ને બોક્સમાં એ મુદ્રા અને મંત્ર ત્રણ વાર બોલવાનો વાત પૂરી પછી ધીમે કપડું ખોલવાનું એક રૂપિયો અંદર નાખવાનું કપડું ઢાંકી દેવાનું સુઈ જાઓ નિરાજ સાધના પૂરી બીજે દિવસે બાર વાગ્યે આવવાનું અબીલ ગુલાલ ખા ફૂલ જે મળે તે રાત રાણી મળે તો બેસ્ટ ન મળે તો પછી કઈ વાંધો મંત્રની એકસો આઠ જપ મુદ્રા મંત્ર ત્રણ વાર હજી એક રૂપિયો નાખ્યો બસ આટલી સગવડતા તો કોની પાસે નહીં હોય હું એમ કઉ છું બીજે દિવસે બે રૂપિયા એકનો બે ત્રીજે દિવસે બે ના ચાર ત્રીજે દિવસે પછી ના દિવસે ચાર ના આઠ આઠ ના હોળ હોળ ના બત્રી બત્રી ને આટલું આટલું જ કરવાનું બીજું કશું જ કરવાનું નહીં ત્રીસ દિવસ પૂરા થઈ જાય आई आज समझने पर के खिली थी गया था मेरे तो आ जो आ तो आम थी गया मुद्रा है ત્રણ વાર બોલવાનું એટલે બધું પૂરું થઈ જાય કરોડપતિ થઈ જાવ એક મહિનામાં લ્યો ગેરંટી વાત છે ને કારણ કે વીસમો દિવસ આવે જે નાખ્યું બત્રીસ રૂપિયા હવે આમાં હું કઈ ફેર પડી જાવ હું મના લક્ષ્મી ખજાનો ભરી દે ભરી દે તમે જુઓ ગેરંટી વીસ મે દિવસે હવા પાંચ લાખ ના એકવીસ મે દિવસે સાડા લાખ નાખવા છે ખિસ્સામાં ઓગત્રીસમે દિવસે રોકડા પચીસ કરોડ નાખવાના થાય અને ત્રીસ મે દિવસે પચાસ કરોડ નાખવાના થાય હવે પચાસ કરોડ તો નાખ્યા આગલા પાછા પચીસ કરોડ બીજા હોય કરોડ લાખ હોય ગણતા ગણતા કરોડો રૂપિયા પછી તમે ત્રીસ મે દિવસે પેટી ખોલો કરોડો રૂપિયા નીકળે પણ ખોટું છે કેવાય મેં મંત્ર કેવાય પહેલો કયો જોઈએ આ સીડી જયારે જયારે સાંભળશે ત્યારે આમ હજો ગણાય નહીં શાલીગ્રામ જેવી પૂજા કરતો હતો બ્રાહ્મણ શાલીગ્રામ નો વ્રત એમાં ગોરાની પાણી ભરવા ગયા અને આ બ્રાહ્મણ શાલીગ્રામ એની પૂજા કરે એમાં કુતરું રસોડા ગયું હવે રસોડા માં રોટલી ને થપો પડેલ બ્રાહ્મણ ને બોલાય તો નહી હડકારો તો કરાય નઈ શાલીગ્રામ લઈને વળગાડ્યા ફેર એને કોઈકરાય ઠોકી દીધો સાલીગ્રામ લઈ લેવા માટે સાલીગ્રામ લીધા ધૂળ ખંખેરી બોયલો સેવા બાર વર્ષ કરી કામ માં આજ આવ્યા એમ આ જયારે સાંભળશે ને ત્યારે આમ થઈ જાય ઘણા પ્રવચન કર્યા કામ નું આજ જ કર્યું વાતો કરી આમ છે આવી પણ છે એટલે ટૂંક માં કેવાનું મારે વાત બહુ મજા વાત આમ નથી માંડી હા શું વાત કરો છો કરોડપતિ હોય એક કરોડપતિ થઈ શકે એમાં આપડા હાથ વાત ખરી તમે રોજ એક માળા કરો ઉંમર એક વધે તો માળા ખોરો કરો એકત્રીસ નું બેઠું એકત્રીસ રોજ કરો એકાવન હું બેઠું રોજ એકાવન કરો બાવન હું બેઠું રોજ બાવન માળા કરો અને આવી રીતે રોજ બાવન માળા રોજ પચાસ માળા રોજ ત્રીસ માળા રોજ અગિયાર માળા રોજ સાત માળા રોજ પાંચ માળા એમ કરતા કરતા આઈખું જયારે છેલ્લે પહોંચે ત્યારે અવશ્ય ભજન ના ખજન ના કરોડપતિ થઈ જાય ના પાડશે એમાં આ મુદ્રા છે ભલું બતાવ્યું ઓલી મુદ્રા છે હવે બસ કરો આ એમ જગ ભલું બતાવ્યું એમ એનો ભજન ખજાનો ભરાય છે અને એ અંતે કામ આવે છે એટલે સંત કવિઓ કહ્યું છે શું કયું છે આ ગઈ પલ પાછી તારે નઈ આવે કરી લે બંદગી કરી લે બંદગી આ ભવ સાગર મહાજલભરિયો આ ભવસાગર મહાજલ ભર્યો એમાં પ્રભુજી નામ પાર ઉતારે રે કરી લેને બંદગી કરી લેને ને